હું તો પૂછ્યું કેવું કહે તો આપડે શું કરવાનું એમ કે છે કે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન એ ભગવાન મારાથી આજ વર્ષ થઈ ગયો છે આપડે પ્રતિબંધ કરીએ તો ડુંગળી પડ જતું રહે પણ ડુંગળી દેખાય આપડે કેટલા પડવાય છે એલે દો દેખાય આપણ બીજો સાના કે બે માથે દોસ્તો દેખાય એટલે દર વખતે એમાં જ છે લોકો લોકો કેટના રહ્યા જગત મેરા એ બધાય જરૂર ખરી કે નહીં અંતર વાસ્તવિક જરૂર ની હે આપે લોકી દ્રષ્ટિ એટલે કે ડોર ચોરી કરે ઇશિયરી મી ઇન્ડિસી સોસાયટી ઓફ પીઝ એન્ડ ના જરૂર નથી એમને